ભગવાન ક્યાં જાય છે જોડે એવું બજર માં આવ્યા અનાત્માની જાળ માં આવ્યા છે એવું मुक्त साथे। है अंदर मुक्त नहीं होने दुखे आज बंधन थे बंधन जेदा थेद भंग थे छूटा थे अमेरू पाई अपी अनात्में छूटा थी ग મૃત્યુ નો ભય કેમ રહે છે મૃત્યુ નો ભય કેમ રહે છે મૃત્યુ ભય તો અહંકાર ને રહે છે આત્મા મહાવાક્ય વેદાંત નું એક બહુ શ્યામ તો પછી એ એક બહુ શ્યામ થયા પછી મોક્ષ કોને જો એમ કે આપડો વેદાંત મહાન વાક્ય છે એક બહુ તો એક બહુ જ્યાં પછી મોક્ષ કોને જોયો છે તો પછી બંધાયો કોણ પોતે બન્યો છે એક હમ બહુ શ્યામ એક મહાવાક્ય શું બહુ શ્યામ એ મહાવાક્ય ખોટું છે सोनो बो सोना पर बहु प्रकार ना आवरण थे गए थे शुक्र कोरण को द्यार्थी प्राथमिक शालाज नद्यार्थी नहीं प्राथमिक शाला एक अभी को विद्यार्थी प्राथमिक शाला કેમ જુદી જુદી જાતનું છે સ્પેસ જુદી જાતના છે બધા કેવું છે સ્પેસ એક જ સ્પેસ માં છે આપડે શું કે છે બધા ને સ્પેસ જુદો છે માટે મોડું જુદું બધું જુદું સ્પેસ ના ફેરફાર થી સમજાય થોડું સમજાય હું સમજ ને તમને કઈ સમજાય છે મારી વાત સમજાય છે સોનાની અને તેની ઉપર આપડા જુદી જુદી જાત દેખાય છે અને તેમાં અહંકાર ઉભો થયેલા છે અહંકાર સાથી ઉભો થયો તમને જ્ઞાન આપ્યા પછી દેખાય જ્ઞાન આપ્યા પછી પુરવાર બધું પૂછાય બધું પૂછાય जाी नहीं एक ख्या भक्ति क्यों करे आखा क्यू है ज्ञा वि गोपी जता ज्ञा गोपी, गोपी, गोपी दशा ज्ञानी गोपी भक्त थे छुटको नहीं अज्ञानी जी रेज है भक्त मे ज्ञा नहीं थवा भक्त मै हाँ अज्ञानी भक्त जीव ज्ञा मै भक्त थी सके अज्ञानी सीरे भक्त थाय સાધુ આપડા હિન્દુસ્તાન આપ્યું કે અમે વસ્તી ને કોની ભક્તિ કરો અને તેના આધારે ભક્તિ નો અર્થ શું છે મને કહો ક્યાં થાય કહો છે ભક્તિ નો શું ભગવાન છે પેલું જ્ઞાન હોય તો એપ્રોચ થાય અહીંથી આપડે ત્યાં એપ્રોચ થવું હોય તો શું કરવું જોઈએ આપડી પાસે નકશા એ રસ્તા નું જોઈ કે ના જ્ઞાન કેમ બોલે તો રસ્તાનું જ્ઞાન હોય તો તમે ત્યાં શરૂઆત કરો અહીંથી જવાની એમ નક્તિ એ ભગવાન એ તો ભાઈ આનંદ થાય શાંતિ થાય એમ નામ અમારી ક્યાંથી બદલ ગોપી અને રાધા ભક્ત ખરા કે નહીં રાધા ગોપી એના ભક્ત ખરા કે નહીં રાધા ગોપીઓ એ તો ખરેખર વસ્તુ એ લોકો જ્ઞાની નતા ઉદ્ધવ અને પ્રગટ ના હોય તો જ્ઞાન તમારે જવું પડે બને છે જ્ઞાન આવે એટલા માટે બઉ સુંદર રાખવું સંભળાવું દાદા ને સંભળાય हारी गोपी दता, नानी ने गोपी नी दता, गोपी बोली घर गोपी भूली कुछ भूली जवाय मैंने बस्ती थी समझ समझा बस्ती कही તમારું નામ શું કહે કૃષ્ણ ભગવાન માનો છે કે નહી માનતા દર્શન કરોટાવા કરીએ કૃષ્ણ ભગવાન માને કે છે આ શબ્દ વાપરતો નહીં છે આ મારી જોડે બેઠા કેમ તકે અક્ષર એ મારું માનતો નથી શ્રદ્ધા એનું નામ કેવાય શ્રદ્ધા ક્યારે કેવાય શ્રદ્ધા કાર્બન અગુબલ થાય છે જવાબ નથી આપી શકતો જવાબ નથી આપી શકતો જવાબ નથી આપી શકતો એમ કઈ નાપાસ કરવા નથી કૃષ્ણ ભગવાન એકાગ્રતા રે છે તો એ કૃષ્ણ ભગવાન કે છે ત્યાં લોકો ભક્તિ જ નથી મારી કઈ સર નથી ખરું કે છે બિચારા બે કંટાળી ગયા છે બેંક માં જાય તો એક આગળ કશું હતું પૈસા કરતી કરાયું ભગવાન માં બેંક માં રૂપિયા કરતી વખતે ના કેવાય શ્રદ્ધા તો શ્રદ્ધા તો હિન્દુસ્તાન કેટલા પાંચ હજાર ફરી કરો કે દાદા ને એક ક્ષણ વાર ભૂલતા ગોપીઓ રૂપિયા ભૂલાય ની બોલે હજારો માણસો દસ હજાર માણસ ને ગોપીઓ રૂપિયા ભૂલાતા નહિ થાય એવી શ્રદ્ધા કેવાય કેવી હોય શ્રદ્ધા તો વિશ્વાસ એમ કે છે કે તું મારો સારી વાત છે કેમ થઈ જાય કૃષ્ણ ભવર કે તું મારો થારો છો વાત સાચી છે થઈ જવું છે માણસ નિરંતર એક ક્ષણ વાર ચૂકાય ને દાદા રાતે સ્વપ્ન માં સ્વપ્ન બધી હેલ્પ હવું કરી જાય વાત કરી મારી પાસે આવે દાદા ભગવાન હું પણ નમસ્કાર કરું છું કારણ મારે જ્ઞાની પાસે છે અને પુસ્તકો આવે નું મારો શબ્દ ના કરે તો અમારો શબ્દ એક શબ્દ કરવો જોઈએ કારણ કે આ ફેક્ટ વસ્તુ છે આ જ વીસ વીસ રસી નીકળ્યા કરે છે તમારી જોડે કોણ બોલે છે નક્કી કરો છો આ ચારસો ડોલર નું બોલે અને તમે પો ડોલર નું કરી કિંમત કરીને શું લાગે છે બોલે છે આ વહી વાત કરે છે એ વખતા છે તમે શ્રોતા છો અને હું જ્ઞાતા દસ છો આ શું કરી રહ્યું છે એનું મારે ત્યાં નો તૈયાર કરે છે ધીરેજ નથી આત્મા બોલી શકે જ નહી ભગવાન છે આત્મા બોલતો નહી હોય તો કઈ રીતે આપણને સંદેશો મળે છે આત્મા બોલતો ના હોય તો આપણને આ સંદેશો કઈ રીતે મળે બધાને જળ બેન કે છે જ तन कर करें चेतन करे दिन? तो, तो मोक्ष मत आगे मोक्ष शाइए भक्ति नो आनंद छोड़ने मोक्ष शाइए भक्ति नो आनंद छोड़ने मोक्ष शाटे भक्ति आगे पोखर नहीं भगवान क्रिएशन करोक्षा ना थी पी दुख तो लेना दुख रह आ दुख धर्व दुखो ऐसी मुक्त थवक्ष તો આત્મા ના જો ગુણ હોય તો આત્મા મુકાયું જો જળના ગુણ હોય તો આમ કરીએ જળ સીરાય આપડી ઘરે આ બધું ગુહ્ય વસ્તુ સી બહાર પડે ज्ञान गोपीओ एक बात कहली उद्धव जी ने जा रहे, उद्धव जी कृष्ण संदेशा संदेश लगी गोपू गया, गया गोपीओ एक बात उद्धव जी ने कहली મળ્યા એટલે એટલે તમારે તમારે તમારે તમારું તમને અમારું ભક્તિ બીજું કઈ જોઈએ નઈ એ ભક્તિ મળી ગઈ એને થઈ ગયું એ ભક્તિ એ છેલ્લી ભક્તિ ગણાય છે દુઃખો થી રહી જ ભક્તિ કે થાય છે મારો શબ્દ નહીં આ રંગમાં કોના ગુણ તમને સમજાય છે કાયમ ના થઈ ગયા જો પોતાના ગુણધર્મ મળતો ક્રોધમાન માં આવેલો આત્મા ના ગુણ નથી અને ચેતન નાય ચેતન નાય ગુણ નથી અને જડ નાય ગુણ નથી આ ચેતન જળ બે ભેગા થયા નજીક માં ગુણ નહિ બીજા ના ગુણ બે ભેગા થવાથી આ ગુણ ઉત્પન્ન થયા બે ગુણ બસ ભેજાય ના આ દરિયો છે ને દરિયો દરિયામાં આપણે દરિયા ને આપણે વરિયે સમજવા દેવું દરિયા શું કે ભાઈ હું વરાટ કાઢતો નથી તો હું કાઢતો હોઉં પણ નીકળે કે શું કે તમે સમજાયું વૈજ્ઞાનિકાળવું છુ કે છે તું હોઉં છું તો નીકળે છે પછી નહીં નીકળતી હું કાઢતો હોઉં તો ફ્લેટ પર નીકળે ક્યાં નીકળે તો પ્લેટ ઉપર નીકળે છે સ્વભાવ પાપ ધોવાઈ જાય કેવું અનંત કાળ નો પાપ ધોવાઈ જાય કૃષ્ણ ભગવાને કહ્યું જ્ઞાની પુરુષ અનંત કાળ ગોટો હોય નાશ કરે થાય પાપ પ્રગટ થાય ક્યારે થાય आप जो रिलेटिव रियवे अपना घड़ा मे माले नी जो पानी हो ढोड़ी देसरी पी लाइ भर के भेगू करव આ નાખી દીધું મારો બોટવાઈ નાખી દીધો પાણી નાખ્યો દાદા મોટો પાણી નો વાળો એટલે બોટવા બધો ભરાયેલો હોય ભરો અને આજે તમે પ્રગટ થઈ જશે કલ્યાણ ભેગા થયા ને એજ તમારું પુણે આ દાદા ભેગા ના થાય જાગે મોટા છે ને મોટા થી જાગે આ જાહેર ખબર વાળી વસ્તુ નથી આતો પુણે જાગે છે મન ભેગા બસ એટલું આ ક્વોન્ટિટી ભેગી કરવાની નથી પચાસ હજાર થયા તો વીસ લાખ ટકા થયા સદન આવું હંડ્રેડ પર્સન્ટ હન્ડ્રેડ પર્સન્ટ કરેક્ટ નવાનું તો નહિ હોટ ચાલો હોટ ક્યાં હોય બોલાવો संसारूर जब आश्रम विज्ञान है बुद्धि ने गाँटत नहीं हजारों काम निकल ग જીવન કુ આમ નીકળીતા ઘરવારે આ બધા માથા એક ચિંતા થાય દાવો મળજો મારી પરિંતા થાય તો દાવો મળજો ચિંતા થાય ને એવું નામ હોવું છે આ ગેર ચિંતા થાય કકડા મતભેદ થાય ચિંતા થાય હોય છે કે પછી અમે તમારે કદું કરવાની અમારે કરવાનું આ તો બધા કામ કઈ લાગ્યું કે તમારે એવું નથી હું તો સમય સમજો છું ભાઈ નાનું આ કામ નહીં માટે કોઈ કોકિલા ને અમે કરી એ આખું પાછળ દેવું છે ઓલવેઝ એવું છે એવું થાય છે એ વાન પેલી બીજી દે છે તો કેટ કેચવા સદ્યા છે આઈ લવ પણ લોક ફાલી બની અમેતાની છે લાગુ છે કેટેટા આયા મત રાખો પછી હમણાં ડેટા સિસ્ટમમાં સિગ્નલ નથી પડી રહ્યું શું છે ઓરગો ભાઈ ઓખા ભાષા છે રિયલ થોડી વ્યવહાર વ્યવહાર માં નામ જેમ છે બધું કેવું ગઢિયર થયું આ બાય નો ધણી થયું અને બાપ થયું અને છોકરો થયું બધું બોલવાનું વર્લ્ડ ઇઝ ધી પી આર રામ ગરી બાય રિયલ વ્યુ પોઈન્ટ યુ આર શુદ્ધિવ વ્યવહાર માં વ્યવહાર માં તમે શું કામ છે તમે જોઈ જ રહી અને ખરીદી તમે શું થાય મધર યુ આર હસબેન્ડ ઓફ યાર વાઈફ બાય રિલેટિવ શુદ્ધાત માંડ્યું કે નહીં પડ્યું તે ગાય ને શું કે છે ત્યાં એ લોકો રિલેટી ભાષા માં રિયલે ભાષામાં ગાય બરોબર છે રિયલ ભાષામાં શું હશે એટલે ગાય રિલેટિવ વિભાઈ છે રિયલ વિપાન છે પછી ગુલાબ નો છોડ રિલેટિવ વિપાન છે ગુલાબ નો છોડ અને રિયલ વિપાન થી સુધાત્મા એટલે આ બધા આ પ્રમાણે જોવાનો અભ્યાસ કરવો પડશે બધી સરસ થઈ જાય પેલો હેન્ડલ ના મારવું પડે નવું નવું ઇન્જિન હોય ઘટાડો પડે તો પેલા હેન્ડલ મારવું પડશે અને જોવું પડશે કે ભાઈ રિલેટિવ અને દિય ગાય આવતી હોય ખાઈ ગઈ અંદર આત્મા વર્વ ગુટે છે આ દિવે ચક્ષુ આપ્યા આમ આ દિવે ચક્ષુ આપ્યા શું આપ્યું એટલે વાપરજો અને લાલ ઉઠાવજો આમ ભલે આથી બીજું કાયમ આપે ચક્ષમુ પાછળ લેવા નથી એટલે સાધુ ને તો પાછા લઈ નીકળ્યો કયું કાયમ ના હોય તો રિયલ વ્યૂ પોઈન્ટ રિલેટિવ આ બે ને તમને સમજે બળી છે આ બધી સમજી આ વિજ્ઞાન છે તરત જ ઇફેક્ટિવ છે તરત જ ફળ આપનારો છે કેશ બેંક છે આ શું છે અહી ઉધાર નામ નથી કેશ બેંક કાલે અવાર આત્મા આદર થઈ શું થયું તમે સમજાવું આ બે શબ્દો વાપરશો ને આ બહુ ઉઠી ના જાય તો રે વાપરો પ્રયત્ન કર્યું અને કાલે ગોળી ગુરુ ગણું ગુરુ પૂર્ણિમા છે કાલે તમે ટાઈમ ટાઈમ આશીર્વાદ નહીં જોયો સારું રહે તમને મળે અને પછી અહિયાં આવવું પડશે ગુરુ પૂર્ણિમા અહી રાતે આવ્યા છે પાછું વિધિ જ કરે પડશે પરમ બે હિસાબ થયો માટે ગુરુ પૂર્ણિમા સવારે છે કેટલા વાગેડો છે પછી નવ થી બાર ત્યાં પછી ત્યાં જશે પછી જમા છે પછી જમવાનું છે પછી આ બે આજ્ઞા પાયેલી છે નહીં આ બે આપી કઈ કઈ આજ્ઞા આપી રિલેટી રિલેટીએન્ટ બે બીજું આપું છું આ પાંચ આજ્ઞા પાડો અને પછી એક ચિંતા થાય તો મારી ઉપર બે લાખ ડોલર નો દાવો કરવાનો એવું ગેરંટી વાળું આપું છું ઉત્તમ વર્લ્ડમાં કોઈ દાર્યું ના એ વસ્તુ આપ્યું સવારાત્મક તો અને બીએસએફ સાથે નિર્વિકલ્પ સમાધિ સાથે તો બધું બધી વસ્તુઓ સાથે અને યોગક્ષમ સાથે યોગક્ષમ ની જવાબદારી મારી તમારો યોગ અને ક્ષેમ જવાબદારી બે આપણે ત્રીજો મહારાજ હા ત્રીજી આગ્રહ આપું પાંચ આજ્ઞા આપવાની છે એમાં બે તો સમજાયું તમને હવે અત્યાર સુધી ગઢવી કમાતા હતા કે દસ લાખ કમાય નહી હું ખબર હું ખબર કર્યા કર્યા પછી ખોટ જાય આપડે કેમ કરવી ભગવાન એવું બોલે આપડા લોકો પછી દુઃખી થાય ને આવું બોલે તો કોઈ પણ આરોપ કરવો ભગવાન પર આરોપ તો થાય ને તો પણ આપડે લોકો તો ભગવાન નહીં પાસે ભગવાન ના બાપ ને ત્યારે બાપે કટ્યા તમારે સાહેબ હું એક નોલે ના બોલે એવું ત્યાંનો આ દુખો પડે છે ત્યાંનો દુઃખો પડે છે ભગવાન ને ગોંઠતા નહિ કઈ જાતિ જાતિ ડાક્ટરે મને કહ્યું કે આ તો ગોઠતા નહીં ભગવાન છું પણ આ મારે તમે પેટમાં આરા થઈ જાય છે ને કાપીલ કાઢવા પડે કેવા આરા કાપીલ કાઢવા પડતા છે કાપીલ કાઢવા પડતા છે ભગવાન પત્ની ભગવાન નું આમ ભગવાન શું કરે તમે ને અને કહે છે હું બદલી કરું છું બધી કરું ભગવાન નો સેટ પણ અભિનય ના થાય આ તો તર્ક છે ભગવાન નું છે હું તમને ચાર ચાર નાખ અને એક જણ તો મને એવું કહ્યું કે મારા ચોથો નાનો છોકરો છે પહેલો એની વહુ આવી છે મોર પગી છે એટલે તાર થી અમારી દશા નથી આવું આવું ભયંકરભાઈ બોલે આ તો માણસ કેવા શું કેવું અમને આરે માનતા છે વહુ થી આ પગ મોર પગી છે એટલે આવું થાય છે કેમ નહીં માનતો મારો મારો દશા વાંકી છે તો મારે કોકના મો આરોપ તો કરે મારો ભાગ્ય છે મારે પાડું છું મારું બી કે આવું થયું પારું છું ચાર પગ થાય છે પૂછવું પૂછવું દાખવું મસ્તી બે તગ ને બધા ચાર પગ ને પૂછવા હાથે એને તમે કુદાખો વાઘે મારે ઇન્ડિયા માટે ઓલ ઇન્ડિયા માટે આપડે ભગવાન ને ભાંઠી નહી કૃષ્ણ ભગવાને કહ્યું જીવ તું સિંઘ ને શોષણા કરે કૃષ્ણ ને કવું કરે કરે તો બધા ભક્તો શોષના કર્યા કરે પછી મેં એક જ ને કહ્યું ભાઈ આ ભગવાને કહ્યું છે કે જીવ તું સિંધ ને શોચ ના કરે કૃષ્ણ ને કરવું એટલે કરે પણ તે વિશ્વાસ આવતો અને પાછળ પહેલા બાર ચાર છોડ્યો છે તો કે સારું થયા બધું करे करता करे। ती नहीं। ते करता उगा ते उगा नही तो बदला कारण के वा मुश्किल है नही तो डायरी डायरी ते करो दो જો તમે કરતા પછી માનો છો તમારી બિલીફ માં રોંગ બિલીફ છે કે આ મે કર્યું આ મેરિકાના ડાક્ટરો ઇન્ડિયા ના ડાક્ટરો અમેરિકામાં આવી ગયા બની ગયેલા એ લોકો બીજા કરી મેં ઇન્ડિયા માં કર્યું સંડા બીજાની હેલ્થ યસ આર રાઈટ કે તમારો સંડાસ જવાની શક્તિ નું શું કામ થઈ નાખ્યું તો હવે આ બધું ભોજન છે ભોજન ना करता है, तेरे ये करु नाम ही करते नरे करु नाम कर कर, करता, जो करता, जो है आपने करता तो छूट लगवाने करता तो दसा पर मान ने अपने स्वरूप है बीजु कोई कह नहीं तो करता है तुम समझा અનાધિકાર થી એક વ્યવસ્થિત નામની શક્તિ છે વ્યવસ્થિત એટલે મોટું કોમ્પ્યુટર જેવી છે દરેક આખી દુનિયા એક્ઝેટ રાખે છે વ્યવસ્થિત જ રાખે છે કઈ શક્તિ કરે છે વ્યવસ્થિત નામની શક્તિ ઇંગ્લિશ માં શું કરશું હું સાયન્ટિંગ સરકાર આવેદન કરું છું તો બધી વ્યવસ્થિત જ રાખે નિરંતર આલોકો ગાડીઓમાં ધુમાડા કારણ કે હવા બગડે ની એ રાતે ખેલા ચક્કુ કોઈ નામ આલોકો આધાર વધારે તો શું થાય ઇન્ડિયામાં આધારે તો અમદાવાદમાં શું થાય જાય સફાઈ ને મળી જાય कुदरत ना उड़े समझू कर शक्ति आप चलाई लीस अगर तब सु छत जुदा लाया गरीब छत व्यवस्थित शक्ति मदद हमें काम करा कर તમારે જોયા કરવાનું ગરમી નું છે બુદ્ધિ શું કરી રહી છે એમ કરી રહી છે એટલું જોવાનું જ્ઞાતા પરમાનંદ જેમ સિનામા માં ગયેલો માણસ ફિલ્મ માં જોયાત કરે ને ફિલ્મ માં જોયા કરે ફિલ્મ માં મારા માં થતો હતો કે જે આપડે નહીં કરશું એવું બોલે ફિલ્મો મારા માં થતી હોય તો એવું એટલે આ વ્યવસ્થિત નામની શક્તિ તમારું ચલાય લે છે સમજો ને હવે તમારે કરતા પડે સુધી ગયું હવે કરતા પ્યવસ્થિત નામ ની શક્તિ કેવી છે મોટું કોમ્પ્યુટર જેવી છે કોમ્પ્યુટર મોટું આ વખત કાચમ ચાલો હોય આ વખત કાચમચ્યાલો હોય તો હું લઈને જતો પણ મારા હાથમાં સર્કિયલ નીચે પડી ગયો અને તૂટી ગયો પેલા પેલા મને શું કે કોને ભાગ્યું એમ કે આપડે સમજી બીજું કોઈ હતું એટલે ખરેખર હતું એની દ્રષ્ટિ તો આપડે જ ભાગે છે એટલે આપડે એક બે આપી દીધો પણ આપડે નોકર છે તો ચાર લઈને આવતા ખાલી ના અને બધા પડી ગયા ભાવી ગયા તો આપણે સમજી જોવું કા અમે તોડ્યા નથી ન કર્યા વ્યવસ્થિત શક્તિ તોડ્યા ક્યાં તો વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત શક્તિઓ તોડ્યા